છે કેમિસ્ટ્રી અમે બંને સરખું જ કે પછી ઉપાધિ છે ઉપાધિ તો હોય ને બધા છે ને તમે ને તારા આરમરે એવું નથી જગ્યા કોણ બોલાયા બોલાયા બોલાયા મેં બે દિવસ પેલા કે બહાર જવાનું હતું ક્યારે એટલે આજે આવજો એટલે બીજા જોયે બધું નિશાન કરી આપો નિશાન શું શું કરવાનું નિશાન કરી આપો લાવે દે કેરા સપાર પર તો અમે જે તો દાદા ભગવાનનો અલવસ્તન તો ન કરતા ચાલો કરીએ ચાલો તો મને પાસ કરી દો ભગવાનને મનચા તો આઈ જા દેને તો થોડું સમજાય છે ચાલો ચલો આવી જી પ્રકાર ત્રણ દિવસ ઈટરના ઉત્પન્ન થવા ના હોય ને એટલે આ થયા થયા ને છે જ પડી ને પ્રમાણ ઉભું થયું નથી આ થયા છે ને છે पड़े दरक जगह मनुष्य मे हलता जलाय के बंधाय बंधाय કરતા હોય કરતા થાય તો કર્મ બધાય કરતા થાય તો કર્મ બંધાય કરતા ના થાય ના બંધાય કરતા કરતા પણ ના હોય તો કર્મ બધાય બીજું બધું તો નિમિત્ત ભેગો થાય એવું બધું થાય તારે કર્મ બધાય ને એક તો કરતા પણ હોય પણ નિમિત્ત ભેગો થાય ત્યારે કરતા તારે એ કોની પોતે કર્મ આ કર્મ કે બાંધે છે મૂળ રૂટ કોમ હોય અને આપણા લોકો જેને કે છે કર્મ કે છે એ તો સ્થુલ ને છે એ છતે કરી શું છે કર્મચેતના ઉભી થઈ રૂટ કેજ ના હોવા કર્મચેતના ઉભી ના થાય અને આપડા લોકો શું કે છે કે ભાઈ આને ગુસ્સો કરવાની પર ગુસ્સો કરો એ કર્મચેતના છે અને પછી આપણે લોકો શું કે ગુસ્સેઓનું કર્મ બધું ફળભોગવું પડશે એનું કર્મ તો પછી પેલો ડોલ મારે ફળભોગવું પડે એટલે લોકો કર્મ એને સમજે છે તો એથી આખો સંસાર ઊભો છે મૂળ કર્મને જાણે તો નિવેડો રૂટકો જ ને રૂટકો જ જગતના સાધુ સમતો બિચારા શું કર્યું અને જાણે તો એને એક્ઝેક્ટલી ના આવે સમજાય ને રૂટકોજ એ સૂક્ષ્મ છે શું છે સૂક્ષ્મ કેવી રીતે થાય એ રૂટકો તમે અહીંથી અત્યારે અહીંયા આગળ છે તે મારી ને અને આવા ચિંતા બધા બસો ત્રીસો બધા આવી ફરી રસો બનાવવા માસાકૂટ કરે બીજું કરે ત્રીજું કરે પણ મારી મનમાં શું થાય એ અત્યારે કઈ થી ના થાય એવું એ રૂટકો ને બાકી આ પતાવી દેવાનું તો જેમ તેમ કરે પણ આ રૂટકોટ ના કરો ચાલે એવું પણ તે કર્યા વગર રહે મુંબઈમાં પોકણતા ગયા હોય સાડા અગિયાર વાગે અને ત્રણ જણ બમ પાડો કે ચંદુલાલ બાયણ ઉગાડો તો તમારા ચાર પાંચ હોય એ ચંદુલાલ તો બહાર એટલે પછી તમને શું કે જતા રહો દેખાય લે શું કે પાંચ દેખાય એટલે શું કે જતા રહો એવું નાખે ને આવો પધારો બધું દેહાડે કરે કેવું પણ મનમાં એમ કે અત્યારે ગઈ હું આ એ રૂટકર એવું બને ખરું એટલે આ બધા રૂટકર બોલાયો એટલે પછી સારી રીતે મને એ રીતે જ રાખો ને મન કેમ અવરું કેમ ફરે મન જયારે બોલાયો તો પછી મનને એ રીતે રાખવા વાંધો છો અને ફાયદો શું થાય છે મને તમે અત્યારે કઈ હું આખો ફાયદો થાય કરો એ જતા રે કર્મ વાત તમે સમજે પડી હવે આ કર્મી વાત સમજે તો કરતા હોય તો કરતા થાય તો કર્મ થાય હવે આ કર્મ બધતા પણ પછી કરતા પણ અમે સુધી જાય એટલે પછી કર્મ બાધે એટલે તમે આજે કર્મ બધો છો પણ જયારે હું તમને કરતા પણ છોડાવીશ એટલે ત્યારે કરમ બંધાવશે નહીં અને જૂનો છે તે ભોગવી લેવાનો જૂનો હિસાબ એટલે અને નવું છે તે ચૂકતે એટલે કોઝી જ ઊભો નહીં થાય ઇફેક્ટ એકલી દેશે થોડું સમજાયું ભાઈ પૂછે છે કે મોક્ષ દશામાં આત્માની શું દશા હોય છે મોક્ષમાં આત્માની શું દશા હોય છે આ વસ્તુ બધા આ દરેક વસ્તુ બધા વાળા હોય છે તેનું સોનું હોય છે નહી સોનું હોય કે નહિ વધતું ઓછું હોય રીતે તાંબુ વધારે હોય બીજું હોય વધારે સોનું ખરું ને બધાને ગાળી નાખીએ કહી દે સોનું શુદ્ધ કહી દે તેવી સોનાની જે દશા છે એ દશા આત્માની રહે તરીકે પરમાનંદ આખો આનંદ નો કરે પોતે આનંદ નો કરશે બીજા કોઈની પાસે જરૂર જ ના પડે અને આ જે કઈ સુખ આવે છે તે પોતે આરોપ કરે તો આવે નહી એટલે વસ્તુ હોય નહી આરોપ કરો તો સુખ છે ને એટલે નાખેલું સુખ પોતાના મહીથી ઉડતું એટલે પોતાના મહીનું સુખ સનાતન કાયમ ભગવાન અને આ ટેમ્પરેચર દસ મસો કોણ આવે આ ટેમ્પરરી છે ને તે પાછું દુઃખ હતો આ પાછું અને તે પાછું સરસ થાળી જમાડે ફર્સ ક્લાસ બત્રી પાસે આટલી પછી કડી દવા પછી તારીખી કે થાળી હમણાં જ ખીચડી આલ ને તારે કડવું કહ્યું નહિ સારું કડવું કહાય થાળી ઘરી ખાઈ ને ના, થોડું સમજાયું તને કેટલી ઉમર થઈ તમારી પચાસ પચાસ 50 36? પાત્ર ની સાલ માં છે ઝરબા નામ હતું તાર બાર જીઆે છે બરોડા રહે છે તારે આઠ ચિત્ર પેલા બધા ઘરમાં એક જ હતા પણ આ પછી બહુ વસ્તી વધી ગઈ ને પછી આ ચિત્ર બસ છઠી પેઢીઓ દેખાય બધું વડમ ભરા કરીને બધા ભાદર ના આયુષ્ય કેમ લાંબા હોય છે ભાદર ના આયુષ્ય કેમ લાંબા હોય છે બધા ભાદર લોકો ના આયુષ્ય કેમ લાંબા હોય છે કે છે કાયમ વડ્યા છે કાયમ ભેગાયા પછી ભેગા જવાનું કયા વડવું કયા કોટો માં એટલે શું થયું વિખવા દુભા થયા આપણે પ્રગતિ અટકી ગઈ બધી શું થયું હવે ધૂળ ગજા માટે નોર્નલી એક વાડી હોય કે એક વાળો હોય એની વડવાડો ય ના આવે એમ આવ્યો મારો ભાઈ કોને જો तो के है। के है है दुख गुख गारीव पड़े सुख मरी जाए बहुत सुख हो અખંડ સુધી બેસી જ રહેવાનું એમ એ બેસી રહ્યા ને એટલે આવું નહિ બેસી રહેવાનું બધા દુનિયા બધું જોવાનું આ દુનિયા કર્યો ને આ બે હાથ ઉંચો કરે તે જુએ આ બે હાથ ઉંચો કરે ને કોઝણ થતા થતા દુઃખ ખરાબ થઇ જાય નમુક તે સંસારી દુઃખ હાડે નહીં નમુક લોકો સંસાર ની ગમતા નથી એ ઉભાધી છે આ જય સચિદાન દાદા ભગવાન દાદા ભગવાન જય સચિદાન ભાઈ પૂછે છે કે જે તમે અવસ્થા કઈ એ સ્થિત પ્રજ્ઞ અવસ્થા કહેવાય તમે જે અવસ્થા કઈ ને એ સ્થિત પ્રજ્ઞ અવસ્થા મોક્ષ કર્યું ને સ્થિત પ્રજ્ઞ અવસ્થા કહેવાય સ્થિત પ્રજ્ઞા તો દેહરૂપે દેહે દેહમાં હોય મોક્ષમાં એ તો કિન્ડર ગાટન જેવું જોઈને પછી દાદા ભક્તિ થઈ શકે કે જરૂર ખરી કે જ્ઞાન વગર ભક્તિ થઈ શકે એટલે ભક્તિ સમજો જ ના હોય તો જ્ઞાન વગર ફળ ભક્તિ એટલે તું એપ્રોચ નિયર નિયારો એટલે જવા માટે ભક્તિ કરવી હોય પછી પ્લાનિંગ લેવી ત્યાર પછી આપણ સર એટલે જેટલું તમારે જાણવું એટલી ભક્તિ કરવી પડે પેલી પેલું જ્ઞાન પછી ભક્તિ એટલે આપણા લોકો સમજતા નથી કે ધૂન ખગડાઈ અને ભક્તિ એટલે બધું ધૂન કેવાય બધા શું કહે કોઈ રસ્તો નહિ એથી કે છે ને બધા નહી દ જે બેઠા બેઠા દાદા ભગવાન ના અસિમ છે જે કાર હોય છે શું છે સમજાવો ને બધા જરા શું ફરક એ સમજાવો પેલું મોખે રહી જાય રિલેટિવ તમે શ્રીમંદર સ્વામી ને જોયેલા હમ તમે શ્રીમંદર સ્વામી ને જોયેલા જોયેલું છે એવું તમે કેવી રીતે જોયા તા અરુપી અરૂપી જોયા હોય અરૂપી ને જોયા ના ભલે પણ જોયા જોયા એ પોતે જ્ઞાની જ જોવા તમને જણાવો થોડું તમારતા અનુભવ થી સમજવું જોઈએ આત્મા એટલે સિમંદ્રમી આત્મા સિમંદ સ્વામી પોતે મૂર્તિ છે પણ અહીં અંદર અંદર અરૂપી ને પોતે તો મૂર્તિ શરીર ખરું એમાં બઉ ઊડી ઉતરવા નહી આપડે સંબંધ છે કે નહીં એટલું પૂછી લેવાનું એ સંબંધ રહી આ બધું કામ ચાલે છે શું છે દાદા આ બુદ્ધિ સવાલ કરે છે કે આપડે એસ કે દાદા છે દાદા બઉ ચૂપ કરવાનું કેતો પછી મેં તો પૂછ્યું એક વાર હદ બાકી ચીપ બેસ કે આ દાદા છે ને બધી તો બહુ પુરા કરે શ્રીબદ્ધ રાજ થયું આટલા ઊંચા મનુષ્યો આટલા બધા વહેવાળા મનુષ્યો ને બધું બધું કલ્પના માં સમજાયું નથી અને થામઠામ શંકા પડે પછી શું થયું હા તેનું પછી પોતે જ પોતે કરીએ જતી હોય એને બધી સતી છે એમ કે પણ બધી શું કહીએ બુદ્ધિ હતા જોખમ કર્યા બધા તેતી રહી એમ કહીએ છીએ કે મારી બુદ્ધિ જતી રહી ત્યારે સિમંદર સ્વામી કઈક અનુભવ માં આવે આજે હું જવા પાછી કાલે મંજૂરી કરે એટલે જે રૂમ ખોલવાથી બુદ્ધિ ને પોષણ થાય આપડે કોમ છે તો આપડે મોગ થવાનો છે નક્કી થઈ ગયું છે આપડે જે કરે હવે બહુ તારું હા ભાઈ મને કહ્યું દાદા કરે હા તું તું બુઆ કરી વિનાશીતે પછા પણ લઈ જાય સંકલ્પ પછાત પસાય કરે એક વખત સંકલ્પ નીચે મૂકે બીજે ઉછાળે પોતે પાછું કહ્યું પોતાની જાત નહીત એટલું સુધી કહ્યું એટલી બધી બુદ્ધિ પાથર પડી હતી એમને કહ્યું કયું લોકો મને જ્ઞાની બાની બેઠા છે અને હું શંકા છું હવે આ બધું શું થાય એટલે ગુજરાત આપે હોય એટલે હરુ પેપર જ બંધ કરી દેલ મારી દેખાય બુ રહી છે બુદ્ધિ તો અમે ડખો કર્યા એટલે બેન સાસરે લાગે પાછો નહી મળે એટલે ભાઈ મને ઠીક નહી રાખતું એટલે પાછું ખોટું ગમે બધું મને ઠીક રહી રાખતું આ કેટલા વર્ષથી તમે આ બુદ્ધિ ને આવું અપમાન કરી રાખતા અરે ઘણા વર્ષથી આ ભટકાવનારી દક્ષાબેન પૂછે છે અમારામાં અભૂતતા ક્યારે આવશે તમારા જેવી હમ દક્ષાબેન પૂછે છે કે અમારામાં તમારા જેવી અભૂત અભૂતતા ક્યારે આવશે નામાન ના કરવું છું ત્રણ વર્ષે પછી સાસરે ગયા પછી પાંચ વાર નથી આવ્યા दादा मीना पूछे अपन ने क्या खबर पड़े के आपने बुद्धि मा रस खबर पड़े बुद्धि मा रस मैं સ્થિરતા ના રહેવા દે એટલે બુદ્ધિ એ કે છે કે આપડે જતી રે જતી રે તો આપડે બગ કર્યા કરે બુદ્ધિ તો એનું શું આપડે છે ને આપડે જતી રે જતી રે જતી રે તો પણ આપણને દખલ કરે રાખે દખલ કરે રાખે સતાવે મન વિચાર કરવાનો એનો સ્વભાવ બતાવે તો એ નહી કાજ ભાઈ તરમા એકાદ થઈ જાવ આપડે શું કરીએ પછી એવું મય બતાવે તમારે તમારી ઉંમરના બધા મરી ગયા આવે તમારો આરો લાગશે ને તે જોયા કરીએ જોયા કરીએ એટલે પછી મનસુખ થઈ જાય બુદ્ધિ નફો ખોટ દેખાડે કેવું તાર જ્યાં ખોટ હોય ત્યાં જ મારતા નથી એનો ધંધો નફો દેખાય દેખાય કરેર ઇઝ લોસ લોસ ગાડી બસમાં ચડ્યો હોય તો પ્રોફિટ ને લોસ છે ત્રણ રૂપિયા પણ હા કઈ જગ્યા હા એમ કઈ ખરાબ સારી જગ્યા તો પ્રોફિટ ખરા છે ને લોસિફિટ ને લોસ દેખાયા दादा मोहन भाई पूछे आप मटिअल वस्तु में ज्ञान नॉलेज परस्यू करें ज्या हूँ डॉक्टर छु डॉक्टर ना ज्ञान परस्यू करव जो ये बीजे धंदो करे तो ज्ञान ए धंदा नॉलेज परस्यू करव जो है शु कॉलोप एने स्टडी बधार करवें बधार अभ्यास करव जो ધંધા નોંધાનો એમના ધંધા નો હોય મારા ડોક્ટર નો હોય કોઈ નો એન્જિનિયર નો હોય મોહન મોહન મોહન મોહન ભાઈ તાર મોહન અભ્યાસ ચાલુ રાખે અને ત્યાં જોયા આ ડો એ તો ઓળખું સારી ઓળખ નામ બોલી જાય કોઈ તમારું તો બઉ્યું કેદ કરતા રમીલા નું સેજે રહી ગયું યાદ રહી છે યાદ રહી એ તો રમીલાબેન નું શરીર ક્યાં છે બનતું <S gospel> दादा, पुछ के बुद्धि डो करो ये जनवे शुद्धात्मा जे प्रज्ञाशक्ति जनावे बुद्धि डखो जना को शुद्धात्मा तो काम नहीं करते प्रज्ञाशक्ति बुद्धा प्रज्ञाशक्ति જુદાત્મા બદલે એની પ્રતિનિધિ તરીકે જણાવે અને એ થતા એ બધું કેમ કરી લઈ જવું એની માટે કર્યા કરે અને આ અજ્ઞા છે બુદ્ધિ ને કેવાય તે અજ્ઞા ને શું કે ના બોદ્ધ બોક્ષ ના જતો ક્યાં જ્યાં જ કરે એટલે પ્રજ્ઞા પછી થાકે શું થાય મૂળ ધણી ભરે તું થાય છતાંય આપડે બુદ્ધિ નું સાંભળીયે તો ત્યારે શું થયું કેવાય આપણે ઇન્ટરેસ્ટના તરફ બુદ્ધિ નાય થઈ બાજુ એ તો દાદા આડય થઈ કેવાય ને બુદ્ધિ છતાં વાપર્યા કરો તો આપડે વાપર્યા કઈ અમલમાં ના લઈએ એ તો વધારે બાકી જોયા જ કરવું બુદ્ધિ શું કર્યા કરે છે શું કર્યું આપણા સભામાં રહ્યા પાસગ મારી બુદ્ધિ બહુ ચાલે હું પછી એને જરા શાંતિ મારી બુદ્ધિ બહુ ચાલે પણ એને થોડો સાંભળતો નથી બરાબર હડવા ના દે હમણાં જે બુદ્ધિ ચલાવી હતી ને એનાથી તો ઘણા બધા શાંતિ થઇ ગયા હશે હવે કોઈ બુદ્ધિનો ડખો કરતો છે તે કરે ને એવું જવાબ આપી દીધો આપે બઉ સરસ થઈ ગયું દેખાય છે દાદા રજનીભાઈ પૂછે છે કે આપડા માં કહેવત છે શું જલેબી લે છે બુ જતી એટલે બધો ગોળ હે ગાળ હે નો છોકરો અને મુસલમાન માં હાથે બુદ્ધિ ના થાય ને હાથે વધે કેમ એવું દાદા એ કેવી રીતે એ કેવી રીતે મુસલમાન માં કેવી રીતે એવી એ ડાયો થાય પછી ડાયો થાય મુસલમાન ગરબા ડાયો થાય દરેક મુસલમાન ગઈબાય દાદા શશિકાંત પૂછે છે તો આપડે ડાયા ને ગાણા જેવું સાથે રહી સારું ને હે શશિકાંત પૂછે છે તમે કહ્યું ને સાઈ ગાંડા થઈ જાય હા તો શશિકાંત અડધા ગાંડા અડધા ડાયા સારા કે નહી સારું તો હોતું નથી સારું ખોટું ભરવું નહી આપડે જે છે ચાલે દાદા ની કૃપા પ્રાપ્ત થઈ ગઈ એટલે બસ થઇ ગયું આપડે કૃપા કેમ પ્રાપ્ત થાય તો દાદા ને કઈ રેવું બસ નહીં ચાલી મોટી જોડેર એટલે સિન્સેબલ છે અને સિન્સીટી હંડ્રેડ પર્સન્ટ અને આ બીજા લોકો જોડે બધે એમ સિન્ચેર કરતા હોય તો મારા લે તો ભગવાન થાય છે એવી રીતે આ બધી ફેલેલી હોય દરેક મોલ તરફ દ્રષ્ટિ જવાની બુદ્ધિ મોરે બુદ્ધિ કઈ એટલે મોરેલ થઈ જાય એ રીતે દાદા બુદ્ધિ એ કેવી રીતે બુદ્ધિ કેવી રીતે ડખો કરે એમાં મોરાલિટી નફો દેખાય એટલે મન ભી રાગે પડી ગયું ને હવે કોઈ જાતનું દુખ ના મળે ને દાદા મળ્યા પછી બસ દાદા મળ્યા પછી કોઈ જાતનું દુખ ના રહેવું જોઈએ શશિકાંત ભાઈ પૂછે છે કે આ સુરતમાં મંદિર થાય ને પછી ઓલા બધું રહેવાની જગ્યા થાય પછી થોડું અહીંયા રહેવાનું થોડું ત્યાં રહેવાનું એવું સારું કે ત્યાં રહેવાનું એટલું જ સારું તમારો શું અભિપ્રાય છે એ તો એ તો આજા એ કરવું હવે કરે શું કરે તો જો આપણા શારીરિક હોય બધી ઈચ્છાઓ એવી રેતી હોય કૂત કૂદતા તો આપણ ચાર મહિના દાદા તમે તમે અહિયાં આવો એટલા બાર બધા આવું જ પડે ને અહિયાં ત્યાં હોય તો માર્કે એટલા બધા વરસાદ નહીં થાય જવા ખોલ્યા પછી વરસાદ માર છે એકાદ મહિનો એનું તેરસા માં એનું પૂરું થયું કમ્પ્લીટ છે જેટલા લોકો પામવાડે એટલે પામી જ વધારે ના પામે બઉ